આપડા પોતાના જ દોષો બહુ મોટા મોટા પાર જેવા દેખાય દસા દેખાય એટલે નથી દેખાતા એક લઈ આવશે બહુ ખરાબ દોષો નહીં મન ના આપડે મન સા વિચાર કરે ખરાબે વિચાર કરે સમજુ ને આપડે જ્ઞાતા દસ્તા વેલાબીન ચલાવશે માણસ એમાં રાગદ્વેષ કરે તે વખતે એટલે જૂના જાય નવા બંધાય આપડે રાગદ્વે સારી થઈ જાય મારી આજ્ઞા પાસે આપી મારી આજ્ઞા પાણી નવા દોષ ના બંધાય રિલેટિવ જાગૃતિ મંદ હો દાદા ફળ બરો નહી એની જાગૃતિ મંદ હોય કપાસ આગળ થયો પાણી વાણી સાચી નઈ હવે તો ભગવાન પાસે લીધેલું કે હવે ચિંતા નહી ખરાબ ચિંતા થતી હવે માગી લીધું દાદા પાસે હવે ઓછી ચિંતા ના હોય સફળ કહે છે દાદા મારું જ્ઞાન કેટલેક આવ્યું દાદા ભોલી પૂછે એમ કે મારું જ્ઞાન કેટલેક આવ્યું એમ વધારે વધારે કરો શું ત્યારે ઉઠાય છૂટી ગયા એ તો એનો નિકાલ થઈ ગયો એ તો આશા પૂછે કે શક્તિ એ કોઈ દેવી છે કે આપણે જે શક્તિ માગીએ કે પછી શક્તિ જુદી જુદી શક્તિ આપણા માં ખાતરી થાય મારે ત્યાં બધું થશે બધું શું એ શક્તિ વિશ્વાસ કોન્ફિડન્સ વિશ્વાસ વિશ્વાસ કે શું કેવાય મનુષ્ય માત્ર જીવ માત્ર નિર્બળ છે તે બળ માગે શક્તિ માગે એટલે પેલી નિર્બળતા ખસે કેમ કહેતો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 બહાર નું વાતાવરણ બધું પુસંગ પોઈજન જ છે વાતાવરણ સત્સંગ બે હોય એટલે પોઈજન હડે નહી અને આત્મા આત્મા લક્ષ્મણ રહ્યા કરે દાદા હું મરી જવાનો જાણ છે હા મરવાનું છે ત્યાગી ને હું માનતા એટલે ભય લાગતો હતો પેકિંગ એ ઓમાનામની ને ટેકિકલ પેકિંગ કમેટીરા બારી મુકવાનું છે હા આ અમરપત્રાત્ર થઈ ગયા ટેકિકલ પેકિંગ સુનો ડાયમંડ સોના લેરાઈડ જો પેકિંગ મટીરીયલ 31 સેમ रियल रियल ઇઝ ધ સેમ ઓલ ધીસ રિલેટિવ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ્સ એડજસ્ટ All these very, they are temporary adjustments and we are permanent. I want to ask a very deep question. I think, what is worth eh? it? There is no mind. Everything you see in this world, everything oh, is only want want because of the oh, oh, no, no, no, no, no. mind. મનોનાશ આખો દિવસ માયરર ઇઝ નો વર્ક વટ યુ સી સર વી કમ કાકાની દીવા કે કેતા મેં પણ કહી આ તમને કહેવું હોય વોટ ઇસ યાર મેં વોટ ઇસ યાર મેં હેડ તક બોલાટ ટોર્સ ના પ્રગાસે ગોલ્ડ WLT સંભાળે શું થઈ માર્કેટ આપણે એને તો કે મની સકતી છે ઓપન વાત કરીએ તો વિથઆઉટ માઇન્ડ એની ઓવરહેડ અવિનાશી હોય તત્વ કેવાય અવિનાશી છે આ છે એટલે આ હરીસ કરો ને ત્યારે આપડે કશું કહીએ નઈ તો એમાં આમ આપડે કેરી દર ને તો કેરી નહી દેખાય છે ધરતી પર જન્મ લીધો એ લોકો દેવ છે કે ભગવાન છે ભગવાન પૂર્ણ પૂર્ણ થાય એમના ભગવાન કે છે પૂર્ણ થાય પહોંચે છે પ્રગટ થાય તો ભગવાન ને દાદા કૃષ્ણ ભગવાન એ જન્મ લીધેલો રામે જન્મ લીધેલો અમે કેતા એની ઈચ્છા હતી મારે કુ કલ્યાણ કરું તે પૂરી થઈ મોક્ષ નથી રામે એવી કઈ ઈચ્છા નથી રામ તો મારે મોક્ષે જવું છે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 ટુંબેભાઈ નવસારી થી માયો એક માયો એક માયો એક જ આવે તો નવસારી અને વિરાવળ એક જ ગણાય રેલવે ની સામે આ બાજુ વિરાવળ નોટ પોરબંદર નું વેરાવળ નહીં વિરાવ વિરાવળ નવસારી ની બાજુ માં નવસારી ગણો તો ચાલો તરફ આ બાજુ ગયેલા કે છે હજુ એનું અસ્તિત્વ બીજો ડિફરન્સ દાદા શંકર અને મહાદેવ એ બે માં કઈ તફાવત શંકર અને મહાદેવ મહાદેવજી કલ્પના છે મહાદેવજી શંકર સાચી जी ब्रह्मा विष्णु आज्ञा जाए जम गाड़ी आपने गाड़ी पड़े पी गाड़ी अंदर जो, भी जो અત્યારે કૃષ્ણ ભગવાન કઈ જગ્યાએ છે શું કામ કરે આશાબેન પૂછે મારા કામ નથી સારી જગ્યાએ સારી જગ્યાએ સારી જગ્યાએ લોકો બધું કાઢે છે લગવાન નવી જતી બેસા બઉ આનંદ થયો તમને મળીને તમને મળીને બહુ આનંદ થયો પ્રથમ વાર જોયા આજે આવું અમને ક્યાં મળે આવું આ દેશ માં આવું અમને ક્યાં મળે તમારા દર્શન કરવાના બહુ મોટી દાદા ના શબ્દો યાદ આવ્યા કે તું એમ બીજું બહાર નું કશું પૂતગલ જોઈશ નઈ પણ એને શુદ્ધ તો સોલ જોજે એ વખતે કે મને એક્ઝેક્ટ એ દર્શન થયા પ્યોર સોલ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 <laughs> see because too many strains walk oh. in that country par the agna ma kai agna americana pehli safar the second pehli 82 ma thi 82 a second pehli mein bada saban thai la bada mori mori ka booch ki bhai dada kya booch ki bhai બહુ બધી આ બધી બહુ ચીકણી પાયલો દાદા ચીકણી પર પણ સારી થઈ ગયા ભગવાન નાનું ભગવાન ખરું ને ભગવાન ને ટોપી પહેરાવી દેવો છે ને પહેરાવી દે છે ભગવાન ને ટોપી પહેરાવી દેવા છો તમે અમે તો તમારી આગળ બાળક જેવા જ ને એટલે એટલે જ નહીં પ્રકૃતિ ચલાવતી ના હોય ને એમના બહુ દોષ બેન વિનય ધર્મ છે પણ પરમ વિનય એ ધર્મ શું કયું તમારું કામ વડોદરા અમદાવાદ માં હોઈએ સુરત માં હોઈએ નવસારી હોય વલસાડ હોય મુંબઈ હોઈએ જય દેખાય છે એવું નથી જે દેખાય છે એ બધું રિલેટીવ છે અને વિનાશી છે all these relative temporary adjustments and you are permanent then, to जाना देव जो है पर हमारा जाने आई वेल इज द पडल इटसेल्फ बोर्ड है नॉट क्रिएटेड दिस वेल दैट ऑल दैट है नॉट क्रिएटेड दिस वेल एट ऑल माय माइंड इज क्रिएटेड बोर्ड god is created correct by christians view point by indian view point by muslim view point not by facts the gate barabar hai barabar hai even galya kuch nahi ho ja jagat chalya karte no koi udharan rasta kharab hindustan no bhavi kyam che દુનિયા નું ખરાબ થયા કરવાનું દાવેદાર પણ હિન્દુસ્તાન બે હાજર માં ઓલરાઈડ થઇ ગયું છે આખા વર્લ્ડ નું કેન્દ્ર થઈ ગયું છે લખ્યું છે મે લખેલું એમની દ્રષ્ટિ જુદી ને અમારી દ્રષ્ટિ જુદી એમની ડિસ્ટ દ્રષ્ટિ અમારી ક્રિએટિવ દ્રષ્ટિ હોય કેવી હોય હા વસ્તી બધી અરજી થઇ જશે વિચાર લડી નહી થઈ જવાની લડી થી તો અમુક જ ભાગ થઈ જવાનું ધરતી કમ્પો એ ચાલે કેમ થાય દુનિયા તો આ અમેરિકા વાળા પેલા ને આ પેલા જઈએ ભાઈએ જીયા ના પટલા અમેરિકા વચ્ચે થાય તો કરેલો છગનભાઈ એમ પૂછે આપડે અમેરિકા પણ નઈ કચુ કરવા આપડે તો આપડે પાડોશી એકલો જ ઇનામ આપે આપડો ઇનામ આપે એટલે ઘરે કઈ જરૂર નથી હે છે ઘેર બેઠા આગળ તમને લખી લખી ક્યાં વિચારો બીક માં ઊંઘ ના આવતી કઈ ક્યાં વિચારો બોલ ઊંઘા આવતી ઊંઘ આવે છે ને નહીં ભડક રાખશો નહીં અમે તમને આશીર્વાદ આપીશું ભડક રાખવાનું શું છે छोराओ खास विचार आया रीतेचारो तेरे ऊंगती पैसा कमाए चैला जाओ पैसा लिमिट नहीं होती लिमिट कम भाई कहते पैसा कमा तता रही है हम पैसा तो कोई लिमिट होती नहीं तो तब कई लिमिट बताओ कि पैसा लिमिटना पैसा लें जता रहिए पैसा अमुक लिमिट आप बताड़ो कि लिमिट थे अमे पैसा लैने इंडिया जता એવું પૈસા હિન્દુસ્તાન માં આપડે ધંધો રોજગાર કરવો હોય કે કોઈ ધીરે નહિ બેંક જ ધીરે એટલે સાથે રાખવું બિઝનેસ તો કરવો પડે ને ખર્ચો કાઢવો પડે છોકરા બઉ ઉછા ના થાય છોકરા ઘણા નહીં આ દેશ માં બધા ને પ્રશ્ન રહેવાનો પૈસા ડોલર મળવાના પણ છોકરા જ ગુમાવાના મારી પાસે કેટલા છોકરા એ નિયમ લીધો ને તે નથી ખાતા મારી પાસે ત્યાં થઈ ગયા જો આ જ્ઞાની પુરુષ નો આશીર્વાદ લઈ લે તો આ પ્રશ્ન રહેતો નથી કે કોઈને ના એવું કે બધા બધાના કર્મ લખેલો ન હોય શું કાયદો નથી બગડવાનું જ સાધન સારા સંસ્કાર માં જવું જોઈએ શું કહ્યું તો ઠીક છે ના કહેવાય તો હરકતે નહી રાખવાની જે બન્યું એ કરે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 સુધરેલું કે છે મા બાપ એ સુધરે જોઈ જ નથી બાપ માંથી મા બાપ ટેબલ ઉપર આમ રે પિતા હોય કે પીસ નઈ પછી થાય કલા બંને બધું સુખી જાય સારું છે બધું કેવી રીતે જ્ઞાની ને મળે છે એમને શું પુણ્ય કર્યા હશે કે જેથી જ્ઞાની ને મળે બે પ્રકાર दो प्रकार का पूर्ण है दो प्रकार का है दो प्रकार का ऐसा तो है, है।, है पान, एक ऐसा है कि ज्ञानी नहीं मिले और भौतिक सूची जो बहुत मिले મકાન બંગલા ગાડીઓ ગાડીઓ બસ મિલે જાણે કાસ્તા ડાઉનફોલ સાઇન હૈન બહુ સુખ મિલે ઘર કાઢ બચા સબ બટ જાય ખલાસ હોયગા પુણ્યાાનુબંધી પુણ્ય પુણ્યનુબંધી પુણ્ય પુણ્ય તો ખાતા પીતા ગાડી વાડી ઉપર ફ્યુચર કે પુણ્ય બંધ પુણ્યનુબંધી પુણ્ય બોલતા એ સણિયા ગામ આવ્યા હતા ત્યારે ગરીબ પૈસાદાર બધા દાદા ના દર્શને આવ્યા હતા ત્યાં જમ્યા હતા તો તે ગરીબો ના પુણ્ય તો ખરા ને આગે બાય આગે કોમક ભેગા ભેગા હોતા પારસ વાળા ભી નહીં ભેગા થ લેબર લેબર લેબર ભેગા નહીં હોતે અને પછી નાખી લાવો બીજી સ્વાદર નથી અધોગી જતા પાપ અનુબંધી પુન હૈ પુન કા ભોગતા હૈ પાપ બાંધતા હૈ જો પુણ્ય એસ હૈ પુણ્ય કા ભોગતા હોય નયા પુણ્ય બાંધતા હૈ જ્ઞાની પુરુષ મિલે તો કોઈ સંત પુરુષ અચ્છા મિલે તો ભી તો મોક્ષ ચાહી મિલના રૂપ મે રૂપ મે મોક્ષ માટે પોતાના સ્વરૂપ માં આવવું પડે ને પોતાના સ્વરૂપ માં આવવું પડે મોક્ષ માટે મોક્ષ માટે જાવે તો ક્રેડિટ હોય તો દેવગતિ માં જ પડતા ઓર ડેબિટ હો જાવે તો દેવગતિ માં જ પડતા ઓર ક્રેડિટ ડેબિટ ના હો જાવે મોક્ષ માં ચલે જતા और हम हम कर्ता पद बंद करता है उससे कैश डेबिट नहीं होता है हाँ है। मैं करता हूँ इससे कैश डेबिट बंद हो जाता है और मुक्ति में जाने का एक दो अवतार में अभी से मुक्ति हो जाती है कि दुख दुख सब खलाश हो जाता चिंता उपाधि दुख सब खलास